નથી પોતે છે શૂન્ય જ શું એક થયો છે નમી નિકવાની તમારે થાય હોય તો કરવો તો હું તમને તમારે જાતે તમાસ બને એવું તો કઈ રસ્તો કે જયારે તમારે ગજુ કપાય એટલે તમારે આ જ્ઞાન હાથે રહેવું જોઈએ કે દાદા એ મને કહ્યું છે એવું બનશે એવું છ વખત બને તો પછી આ જ્ઞાન તેનો સગટ થાય બનશે એવું કરીશું આમ તો આ વખત વધારે તમે પછી નીકળો હું તમને આશીર્વાદ આપી દઉં તમારે તારે રાતે કરી શકશો શું કરું ત્યાં બધા કઈ મોટા મોટા આચાર્ય તંદુરસ્તી પૂરેપૂરી જોઈએ ને પોતાની શક્તિ હોય તો બીજા કોઈની જીત ની જરૂર નથી તંદુરસ્તી ના તંદુરસ્તી હા તો થાય છે હું જે આવ્યો અને અટકે તો આપતા નહી જતા હતો ને હા ફાકી કરાવ્યા છે તું જવું છું તમે આપડી ભ્રાંતિ છે સમજાય નઈ મેં ફોલ ના ડાક્ટર ભેગા કરીને કર્યું ફોજ ડાક્ટર ઉતાર જતા એટલે મને કઈ જાય તમારે અટક્યા હતા છે હા બીજા ઘેર લઈ પડે શક્તિ નથી એમ કહીને શીખતી નથી તમે શું ધોરવાટક કરવાનું ખાલી ખોટું નથી કારણ કે સારું વાત ને ખોટું નથી આ બધી વાતો સાચી નથી આવી દાદા નીકળે છે એમ તે ચિંતા ના હોય ઉપરી ના હોય કઈ પણ દુઃખ ના હોય તારા દિવસ સારો ગયો અને કાયમ હોય આ દુઃખ ને આ તો ટેમ્પરે એડજસ્ટમેન્ટ દૂધના કારણ ખુશ થઈ ગયા ખાધો જો વસ્તાર પટોક હોય તો મારી પુસ્તક પણ મળે ના થાય સ્વરૂપ ને જાણવાની જરૂર છે કે હું કોણ છું એ જાણે હું કોણ છું તો બધા વેપાર સાચા છે કે ખોટા છે ના હોય આ વાતે ના હોય આપરે ના હોય ને એ આ નવી વાત છે કારણ કે આ છેલ્લા ઘર ની વાત છે જો અભૂત પુરુષ બોલે છે પણ બોલે છે જેના બુદ્ધિ જાય બોલે છે ભગવાન ક્રિય છે પણ બાળ મંદિરો માટે બાલ મંદિર બાળકૃષ્ણ નો ધર્મ તો જોઈ લો બાળકૃષ્ણ નો ધર્મ સિંહ ધર્મ ના છો કે વૈષ્ણવ ના ધર્મ બાળકૃષ્ણ નો જોઈ લો ને બાળકૃષ્ણ નો ધર્મ એટલે બાળ મંદિર અને યોગેશ્વર નો કૃષ્ણ એટલે જ્ઞાન મંદિર એટલે બધું આખું જગત બાળકૃષ્ણ ના ધર્મ છે તો બાળકૃષ્ણ અને હું પ્રાપ્તિ થાય તો ઠીક છે ના થાય તો તમે જે કરતા હોય કર્યા લો બીજી દવા તમને જો આપી સમજ ને તમને હેલ્પ થાય તમારું જરૂર ના કરવું એ તમે તમને તમે જે ના કોઈ પકડી રાખીએ ત્યાં સુધી પોતાનું પકડી રાખીએ ત્યાં સુધી પોતાનું જ કહીએ ને પોતાનું નહી બાર પારખું જો પોતાનું હોય તો પછી આપણે ત્યારે એ તો સ્પષ્ટ પગલે ક્ષણે ક્ષણે કે ભાઈ ચાલો આજે આ ગુરુ ને મળ્યા કે આ કથામાં ગયા અને સત્સંગથી એનો પણ चैतन संबंध रखो बीजी बाजू भौतिक व्यवहार करो अपने सत्संग घर रोज जई भी थी थी। तो क्या सत्संग में जई छे भौतिक व्यवहार भौतिक चिंता ना भौतिक આપણે શાંતિ થાય તો અશાંતિ થાય કરીએ ભાઈ શાંતિ ના અચિન કારણ છે ચેમ્પરેન્ટ છે નઈ ચિંતા જાય તારે ઘણું સત્સંગ ભર્યો ચિંતા ગઈ છે પણ ચિંતા જતી નથી ક્રોધમાન માયા લો સાતો સત્સંગ તો ક્રોધ માન માયા લો સંધાશન છે બીજી કહી શકાય કે આ ચેકતી મેં આ કહ્યું આ કયું માત્ર બોલે બધી ભ્રાંતિ એવું નહી બધા ને બધા જ્યાં અટકે તારે ખબર પડે ત્યાં મારી શક્તિ અટકે ત્યારે ખબર પડે મારા કઈ કઈ વસ્તુ વૈજ્ઞાનિક રીતે સમજવું પડે નહીં ગપ્પુ ચાલે કે ભરેલું નિયમિત જીવન જીવના મહેનત એ પણ એક પોશાક છે અને વ્યાખ્યાઓ એમને કરી લીધે એટલે કઈક મહાન કાર્ય કરે પરાક્રમ કરે એ વાત કોઈ પુછાક કર્યો આનંદ થી હું બહુ આનંદ જીવી આવ્યો ચોસઠ વર્ષ નો થયો જે નાતે છતાં બ્રાંત બ્રાહ્મ પુરસાર્થ નથી એવું નથી પણ એ બ્રાન્ડ પુરુષાર્થ ને તમને ખબર નથી બ્રાંત પુરુષાર્થ તે ખરો પણ બ્રાહ્મણ પુરુષાર્થ ખબર તો હોય છે ના હોય હા તમારે પુરસાદ કર્યો મને કર્યો તમારી ગયા વખત બ બે કલાક સુધી ઊંઘવા નહીં મન તમારા તાપામાં છે મન ના તાપામાં છો અને મન જો તમારા તાપા માં હોય માન મારા થાય નઈ મન તમારા કાબા માં હોય તો ક્રોધ માલ મારો પુરસાદ પુસ્સા બતાવે છે અને પુરસાદ પ્રાજપ્યાત સમજાવો શું કયું પુરસાદ કોને કહેવાય બ્રાન્ડ પુરસાદ ભ્રાન્ડ પુરસ્ત ની પણ વ્યાખ્યાત ગપ્પો નથી ભ્રાણ પુરસાદ આવકડા બધા ભેગા મળે છે પ્રવાહ માં બધા લાકડા ભેગા થાય છે અને પાછા છૂટા પડી જાય છે મળે છે એ જાણવાની જરૂર છે એટલે આ સમજવાની જરૂર છે પુરસાદ એક પણ કર્યો હોય ચાર ચાર પુરસાદ થી કમાયો હોય તો વાત સાચી આ તો બધું પ્રયાસ ભગી રહ્યા શું અને પ્રયાસ નો પુરસ્થ માનો ખેતર આઠ વાગે ઉઠ્યો એ ખેતરમાં ગયો પાંચ વાગે ઉઠ્યો ગયો એ ખેતરમાં ગયો અંધાર અપજા ગયો ને આ પેઢી મરી ગયો પ્રાય છે શું છે પેલો રઘવાયું રઘવાયું પ્રાર્થ છે રઘવા જુઓ બે પ્રાર્થો પીઓ છો બધું છો બધું કરો છો સમજવું પડશે એમ મને કહો સમજવું પડશે એમાં કર્મ નો સિદ્ધાંત આવ્યો ખરો કે કર્મ આધીન જ છો એટલે તમે પ્રાર્થ જ છો શું છો કર્મ તમને જેમ ભોગવ લો થાય ત્યારે પુરસાદ કહેવાય શું કન્ય માણસો બઉ ઉધાર નહી કરવું એમ એવું કે ખરી વાતમાં કરના આધીન છે જગત જગત ધીર હે કર્મા ધીના હસી રીત કર્યા કરે હું કામ ના કરું તો કૃષ્ણ ભગવાન કહ્યું પ્રકૃતિ કરાવડા ને એટલે તું શું નહી કામ તું તો તું નહિ શું કામ તો ભમેડો એક વાત સમજવા ને આ બધી એટલે હંકાર પારો ઉતરી જાય હું કઈક કરવું ખોટો પારો રાખી શું કરવાનો છે ઠંડી હોય અને પારો એકદમ ઉતરી જાય તો આપડે ના પછી કે પારો આ કાળજી ખોટી છે રાખભાઈ અમને પડશે કે નહીં અમદાવાદ તમને કેમ લાગે એક પુરસાદ કર્યો મને કો પુરસાદ કોને કેવો તમને જેવો કર્યો હોય બધું કોને કહી આ પુરુષાર્થ છે ખુલાસ હોવું કરી આપું ને માનવાગાડ્યો પૂરા કરી જાઓ શું તમારા હોય લાવે તમારો બધો લાવી ગાળું અને પાપનો ઉદય હોય તો એ ખરાબ દેખાય પુણ્ય પાપ બે સલા અને પોતે કે અને ખોટ ગી તગવાનુસ્તાન લોકો ની તમારી તમે શું એમ કરો એમ નહી કમાયો તમારી છોડ્યો પણ આવી હાર્ટ વર્ક કાઢ્યો એ બધું શું બોલો તમે શીખ કાઢવાના હતા પુણ્ય પુણ્ય યારી પૂન છે તમારું ગયા તમ કર્યું પુણ્ય યારી હા પુછાક કોને કેવાય છે એમ તમને ખબર ચાલે તમે ક્યાં કરશો બીજા દસ પંદર આવે અને રાતે ઉગાડો રાખે તો તમે ઉઘાડો પડે ને પડે એટલે ગુજરાત સરવા ઉગાડે પછી આવો પધાર બોલવું પડે અને આવો પધાર બાર પડતો જાય પુરસ્ક એ અંદર ચાલી રહ્યો છે પુરસા રહ્યા છે પ્રાર્થ ઉગાડ્યો વાકે દેખાય એ બધું પ્રાર્ભ અને વાકે ના દેખાય એ પુરસાર્થ કે આમાં પુશાક ચાલી રહ્યો છે આવતા ભણો બગાડી રહ્યા છો એ તો હું એ શીખવાડું આ કોઈ ના બધા આને કેમ પુસાદ તમને સમજાયું વાત હા પુરાત પુસાદ એટલે આપણે પોતાની પોતાના બે વોટ વાળી વાત પાર્લામેન્ટથી થાય છે ગુજરાત પણ બે વોટ વાળી એટલે સ્વતંત્ર જ્ઞાન હોય તો આપણે આમ કે આ ઊંધું થઈ રહ્યું છે ઊંધો પોશાક થઈ રહ્યો મારે થતો કરજો કે જ્ઞાન તમે મળ્યું હોય તો થતો કરી શકો શું કે આ મોઠે પડ્યા આમ કલર શું છે આમ તો બાર તો કરીએ છે એટલે પણ આ કર્યું દબાણ થી એવું થઈ જવાનું કે અત્યારે કચી હું આ દબાણ કર્યું છે ને પણ તે આપણે એને ધોઈ નાખવું જોઈએ તમે કોઈ માણસ ને જરૂર પડ્યું અને ઠપકો આપ્યો બઉ દુઃખ થયું એટલે તમને વધારે પડતું બોલી ગયા ખોટું થયું પછી બને ને પછી ખબર પડે કે આપતું બોલે ના બોલવું જોઈએ પણ પછી તમને એકદમ કે રાગભાઈ અરે પેલા જો આપ્યું બધું બોલાવતું છે તમે કેવા માણસ છે આપસું બધું બોલ્યો એને કેટલું બધું દુઃખ થયું તાર તમે શું કરો એ તો છે એવું ભૂલ રક્ષા કરો શું કરો કરો બનેક ના બનાવું પોતાનો અહંકાર પોતાનો આહંકાર રક્ષા કરવા માટે છે એવો બોલે બનેક ના બને કોને ઘણું બને પોતા ની અનંત બિલાડી કૂતરું માફું ફાફળું બધે ભટાય ભટાક ભટક આ ધંધો મળે બીજો ભાઈ ધંધો થઈ નિવેડો આપો છે નહી ત્યાં લગી સાધના સર્વજ આ બધી સાધના ઝીકી છે અને આત્મતંત્ર પોતે થયા વગર ચાલી સાધના કરતી તું તો જે નામ આપી લોકો ન ભરતા નહિ ગઈ જતા લોકો તમે અનામી છો અનામી જો થાવ તો નમી નાખ છે અને તમે નોંધા થાય નાનામી નીકળશે એટલે દેહાદ્યાસ છે દેહાદ્યાસ જ્યાં સુધી છે ત્યાં સુધી પૈસો કમાયો નથી એટલે છતાં કુદરત એને છે કુદરત હેલ્પિંગ કરે હું તો આ ઊંચી ગતિમાં લઈ જાય પોતે કમાતો નહીં પણ લઈ જાય વાતચીત કરજો એમાં ખોટા પણ સમજી જાય આવો મને ડર છે કે આપણે જે સમજીએ એ ખોટા પણ સમજીએ શબ્દો દ્વારા હોય શબ્દ થી દૂધ મળે છે આપી દેમ કશું કાપો તો એમ પણ જેવું હોય આપે આપણે શબ્દ થી જ કહે ને દૂધ આપો એનું દૂધ આવશે એવું પણ શબ્દ દ્વારા ખોટા હોય ને શબ્દ તો હો મેળી નાખો ઠીક છે વાહન તો છે જ્ઞાન ને સમજવા માટે શબ્દ માધ્યમ છે મુસ્લિમ પણ કબૂલ કરે પછી ના માનવું એ ના માને આત્મા કબૂલ કરે જ્ઞાની પુરુષ ની વાત છે અને આ વાત કોણ બોલે છે જાણો છો તમે કોણ બોલે છે એટલે કોણ બોલે છે ક્યાં ભૌતિક વ્યવહાર ચાલી રહ્યો છે એવું સમજુ છું એટલે અનુભૌતિક માની અભૌતિક કરો દેખાતો નથી અધિક છે ભૌતિકા ભૌતિક છે બીજું છે સાસરે ભૌતિક મળી છે આપણે સાક્ષાત્કાર તો કેટલા સમય થયો એ સમજાવો એવું સાંભળવા મળ્યું છે કે આપને સાક્ષાત્કાર થયો છે તો એ કેટલા સમય મળ્યો આપને સાક્ષાત્કાર થયો છે તો એ કેટલા સમય માં થયો સાક્ષાત્કાર થઈ જાય આપને મને થયું છે પછી આ બધા મારા શા થાય મારા મા બાપ ને તમારે શું કરવું છે તમારા મા બાપ ને એકસો છો એ એ બાજુ જાય શિવ થાય મામા થાય એટલે એક ના એક તમે સર્સ કે શિક્ષક છે ઘેર જાવ તાર છોકરા પપ્પા છે સમજન જમીન પર જાઓ તો તમને છે સરખો ને એક ના એક તને તને જ આપડે હું બાવતિક દેખાય છે दृश्य मन से आएतिक मानी चाली है जो गणित मै दाखलो सपोज कर गणित ए रीतना आम मानी ધાર રાખ્યો છે એના લીધે શાંતિ છે આ બધા નો આધાર કોઈ છે ખરો આધાર નિરાધારીઓ નો આધાર છે ખરું આ નિરાધારીઓ પ્રૂફ થઈ ને આ નિરાધારી એટલે આધાર ખો સર હું છે તે રાગભાઈ એ માયા અને હું પોતાનું સ્વરૂપ ભણ એ માયા ઉડી ગઈ શું માયા એટલે જ્ઞાનતા પોતાના સ્વરૂપ લઈ જ્ઞાન થાય એનું માયા માયા નામનું કોઈ જનાવર નથી સાક્ષાત્કાર થાય એવું કહેવાય ને વિશ્વ ચૈતન્યુ છે જે અધાર રૂપ છે જેના આધારે આ બધું જે અધિક છે જેના આધારે આ બધું ચાલે છે જગત માં પ્રાણી ચેતન દેખાય હવે વિશ્વ ચૈત નો દર્શન થયો પ્રાણી સૃષ્ટિ અને જળમાં પણ રોજ બરોજ જે પ્રાગટ્ય છે દાખલા તરીકે પૃથ્વી માંથી અસંખ્ય ફૂલો કે ફળો કે ધાન્ય ઉલ્લાસ છે એમ કહી કે આ પૃથ્વી છે પ્રાણી છે આ બધા ફળ ફૂલ છે એ બધા ને જે ઉલ્લાસ આપ્યો રોજ બરોજ એના પ્રગટ થવામાં તો કે એ કે તો વિશ્વ ચૈતન્ય નો આધારે થયેલું છે અંદર બેસી અને પ્રકાશ આપે છે જીવ માત્ર પ્રકાશ આપે છે પ્રકાશના આધારે ચૈતન્ય અમે કશું કરશું નથી ચૈતન્ય અક્રિય છે અક્રિય છે ચૈતન્ય માત્ર છે તમે જીક્ષક છો ગપ ગુણ્યા ગપ એકસો જવાબ લઈએ બાળો બારો સીવા લે હોડ નવા સિવાય હોય આમ ધોકાવું જોઈએ એમનો પ્રશ્ન છે ભાઈ નો પ્રશ્ન છે કે આ બધું પ્રારબ્ધ જ છે તો પછી આપડે બધા એક જગ્યાએ સુઈ જ મહાવીર પણ જન્મ નતા એવા કૃષ્ણ ભગવાન પણ હુવાની શક્તિ નતા ધરાવતા અને હુવાની શક્તિ વાળા ગુઈ દઈએ આપડે તો એવું કે છે એટલે ગીતા એવું કે છે હા પછી કેટલા ટકા એ તો તમારા જવાબ જ્ઞાનીઓ જ બતાવે ને હા એ તો જ્ઞાનીઓ હોય તો બતાવે પણ અમજા તો બતાવેદવાર તૈયાર હોય તો પારણા વાસી રમજવાર તૈયાર હોય તો કે હું તો ચોવીસે કલાક આજ વાત માં છું આ વાત માં છું તો એમાં કશું દોરી રહ્યા છું એક માનવા તૈયાર કોણ છો તમે માનવા તૈયાર એ કોણ છો તમે રાખભાઈ ને એ સારું વિશ્વાસ છે બધું પૂછવું બધું સાચી ખોટું નથી પણ આખું જગત મુધેલું છે ને મુજામણ માં આવા જ પ્રશ્ન હોય મૂમણ બીજા કેવા હોય મુધેલા પ્રશ્ન પૂછે આપડે વળકરજો કધું કે ભાઈ તો મારા કર્મ ના ઉદય થયું છે અને એ નિમિત્ત કરો તો તમારું જ્ઞાન ચાલુ થશે તો તમારે પૂછતા ચાલુ થશે જાતે પૂછતા જ નહીં બધું પ્રયાસ માં અત્યારે નાખે મન બગડવું નાખે તમને જવું લાગે મન બગડવું નાખે તમને જવું લાગે છે આવે હું તો નામ ભૂલી ગયું નરોત્તમ ભાઈ નરોત્તમ ભાઈ હા આવું સરસ નામ ભૂલી ગયું હજી થયેલા તો બીએચડી થયેલા ની વાત ખબર પડે અને આ તો વિજ્ઞાન છે આ શાસ્ત્ર ના હોય ચાર વેદ ભરી રહે બોલે વેદમાં ના હોય શું કહ્યું આ મેદમાં કોઈ પુસ્તકમાં ના હોય તો અમે વેદના ઉપરી અમે કહીએ આત્મા શું કહ્યું આત્મા આપી દઈએ અને જીવનો શ્રી એક કલાકો બની જાય છે પણ જયારે જ્ઞાન થાય છે શીવરૂપ થઈ જાય છે એટલે પ્રાગ ભાઈ સમજવું પડે તમે વાત કરો તમે આ વાત જેટલી હું બોલું ને ત્યાં અઢાર વર્ષ ખોલે એક એક શબ્દ નકામું કર્યું નથી એમાં કોઈ માણસ ચેકો માનવા નીકળશે નહિ ભવિષ્યમાં લાખો વર્ષ પછી તમને ના સમજાય એ જાય શું હું તો કઉ છું નું કરવો છે માનીશ એક હશે અમારો માનીશ આ મનાવાની ચીજ નહી સમજ અમારું અમારો જે શબ્દ છે એ આવરણ ભેદી હોય તો આત્માની બધી આવરણ છે એને ભેદ ભેદી ને અંદર પહે ને આત્મા પ્રગટ થાય અને આત્મા ખબર કરી દે પણ જી હું કઈક જાણું છું તો બહાર અંદર પહેરવાના છે અહીં જો પોચે ને એક કલાકાર અમારી વાત તો બહુ થઈ ગઈ પણ પોચો રહેવાની કે માસ ને કોસુ લેવાની કેવું હોય તો ભ્રાંતિ કહેવાય કેવું હું નરતમભાઈ છું એ આરોપ નથી તમને કેવું લાગે હું આ ભાઈ ને ધડીશો બીજો આરોપ નથી કેટલી રોંગ બિલો ફગાતી એક રોંગ બિલ ખસેડે તો રાઈટ બિલિંગ તમેક દર્શન થાય પણ આ દેશની જે જરૂરિયાતો પ્રાથમિક આવશ્યકતાઓ ખાવું જ પડે અમુક હવામાન માં રહેવું પડે એમાં સરળતા માટે આપને શું કેવું છે હવા પાણી ખાવાનું પરળવાનું બસ એના માટે આપનું શું કેવું છે આવશ્યકતા ફ્રીસ્ટ આપવામાં આવે છે જીવ માત્ર ને આવશ્યકતા છે ને જીવન જીવવાનું માનવ સમાજાયો સાંભળી ને એમાં પણ ભગવાન છે એ તો કે ભગવાને આપી છે એટલે ભગવાને નથી આપ્યું ભગવાન આપ્યું ભગવાન પણ આપનારો આ તો વિજ્ઞાન થી બહુ થયેલું છે આ તો બાળક ની વાત બાળકો ને સમજાવવા માટે ભગવાન ઉભું કર્યું બાળકો ને સમજાવવા માટે બાળ મંદિર છે એ બાળ મંદિર નો સંતો છે એ ભગવાન ને તો પછી મારી જવાબદારી શું લેવા ભગવાન બને ચલાવવાનું એને અને આ બધા હોય ભગવાન પકડી મંગાવવું પડે જો અને બનાવ્યા તો કઈ તારીખ બનાવ્યા અને બનાવ્યા તમે પૂછું બનાવે તો બિગની થયું ના થયું તમને કહ્યું બનાવે તો બીગની કહેવાય હા આ બિગની થાય ને આવે બી જગત છે એના બી અન જગત છે આ તો ઘણો અનાદિ અનુ શબ્દો નથી અનાદિ ખબર નથી આ તો બાળ મંદિર માટે બરોબર છે આ જ્ઞાનેન્દ્ર મંદિરમાં બેઠા છો એટલે સર્વ દુખો થી મુક્ત થવું હોય તો સાચી વાત જાણવી પડે ભ્રાંતિ છે હોય ગમે તે હોય રજનીશ હોય એ કે છે માણસ ના રૂપ જ્યાં સુધી છે કે પછી રજનીશ હોય કે બીજા કોઈ પણ હોય સંત હોય તો કે એને પરંપરા તો લાગવાની છે એને હાથમાં કઈ જ્ઞાન આવવાનું નથી કોને કહ્યું તમને હું માનું છું એવું માનું છું કે શું માનો તમારે કોઈ માન ત્યા હાથી છે કે ભાઈ સત્ય ના દર્શન તો કઈ એમ થઈ જાય નહિ એટલે આ જગત ની પ્રણાલી સંતો માનતો એવું કે છે કે સત્ય દર્શન એમ થઈ જાય નહિ એ બરોબર છે કે થાય એવી થાય એવી વસ્તુ જ નહી જે પણ મહાન બની જાય એ વસ્તુ પણ આ દુનિયા ખરું કે બાર માં ખોપા કહેવાય તો હિમાલય નો ખોળ બધે જ્યાં હમ હમ કર્યા કરતા હોય વિષય છોડીને આવ્યા હોય અને હમ છૂટતું ના હોય શું થયું અને આ બધી રોંગ બીલીફ બેઠી છે હું પ્રાગ ભાઈ છું એ રંગ બિલીફ આ મે રોંગ બિલીફ આ મારી ભાઈ છે એમ કે છે રંગ બીલી બાબા છોકરા છે કે છે રંગ બોલી આ બધી રંગ બિલી લાખો અને મોહમ્મદ છો બરો કાકો છો બધી રંગ બીલી હું ધીરે બેઠી છે માણસ ધીરે બહાર એક થોડા એક જ રાઈટ બીજ દરે સમંગે શું કરીએ રાંગ વેલી શું કરી ના થાય વાત ના કરે હમર ઝીલનાર છે ઝીલનાર છે ખરી વાત કરે અમારે એક બે કોઈ શબ્દ માન્યતા રોંગ માન્યતા બિલીફ રોંગ જ બિલીફ એને હું માનું ભાઈ ત્યાં સુધી આવરી ગઈ ને ત્યાં સુધી ભાઈ કઈ આને કેમ મનાયું આવું રાંગ બિલીફો બેઠે આપડે દેહરૂપી જતા કઈ ઝડપી ગયા અને હાથ ભાઈ ભ્રમણસિંહ ગયા અને વાત